મોક્ષ નથી માટે આવે છે આ તો એમ ઉપર હોય દાડો હોય તો રાત ના હોય દારો કેમ કેવાય રાત છે મોક્ષ એ સમજવાથી થાય એવું લાગે થાય અને સંસાર ની અંદર ની જરૂર છે આપવા અને ખેડવા આપી એટલે બીજ ના ખેડૂતો ડુંડુ લેવા તો આપવા તું પડશે તપ ને ક્રિયાઓ ની ના પાડી ચમુકૂતમ એટલે શું કે ભગવાન માં રાખ્ય જેવું ભગવાન ની નજીક પછી તેની અંદર અમને મૌલિક વસ્તુ એ લાગી કે દાદા અહમ નું નાખે અહમ નિ નાખે છે અને બીજે કોઈ જગ્યા તમારે ફક્ત નહી માવી રજા માં એમને માવી એમનો નિકાલ કરવાનું હોતું નથી એમને ફાયદો નથી હોતી દાદા અક્રમ અક્રમ નું જ્ઞાન જેને પરિણામે છે તેને બહુ બહુ એની દશા ઊંચી થઈ જાય છે ત્યાં ત્યાં અહમ અહમ જવાથી ને મમતાઉટ માય રીગોડ શું વિધાઉટ માય મમતાજ કાય મમતા કારણ જે જે બાકી નથી આવ ચકલી કોલેજમાં આયના ની અંદર ચેકની પોતાનો જ ચાચો મારે છે પોતાનો જ ચાચો મારે ભાઈ જગદીશ સંધ્યા કે એમનું કેવું કે સંસાર ના સમસરણ સ્વભાવ થી જીવ માત્ર મોક્ષે જવાના છે તો જગત તમામ જીવો મોક્ષ પામી ગયા પછી આ આદિ અનાદિ જગત ની શું સ્થિતિ થશે પરિવર્તન પરિવર્તન નિરંતર પરિવર્તન થવું લાવણ હવે એ પરિવર્તન જીવ માત્ર મોક્ષે જવાના છે એ વાત હકીકત છે વાસ્તવિકતા છે મોક્ષ જવા સમયે સમયે અમુક નિયમ થી જે થઈ રહ્યા છે એક સમયે એકસો આઠ મોક્ષે જાય છે એકસો આઠ મોક્ષ જાય છે જીવો ના સાય ભાગ પાયા એક તો સીધો છે તે અનંત સીધો છે કેટલા છે અનંત સિદ્ધો છે એટલે આ સંખ્યા થો તો એના સંખ્યામાં લાલસ કોકડા અને બીજો વ્યવહારમાં અવ્યવહાર રાશિ ના ભાગ અવ્યવહાર રાશિ અવ્યવહાર રાશિ એટલે જે વ્યવહાર માં પણ જીવો આવ્યા નથી વ્યવહારમાં પણ જીવો આવ્યા નથી વ્યવહાર માં આયા ક્યારે કેવાય પ્રવેશ પામ્યા કહેવાય એકસો આઠ પેલા તો લીલ છે ગુલાબ છે આમ પડે એનું રાશિ માં ક્રમ છે કરોડો વર્ષ ના હતા તેનું તે સ્થિતિ આમ દેખાય અમુક દિવસે એવું એવા પ્રશ્ન દેખાય રોજ ભરે ખરું પણ એને એ જીજો અમુક દિવસે તેની તે જગ્યા એનું એટલે આ એક જીવ વધે ઘટે નહિ એ જે જીવો છે એ તો દેવો છે સારા ગ્રહો બધા ગ્રહો ને બધા એ દેવો છે બધા લાખ ના કે પોતા લાખ નો કરે હા જગત ની સેવા જે કરી એ સૂર્યના વિમાન માં બીજા આવી જાય એટલે આ દરેક ના બિંબ સાથે લઈ જવાનું આ દેખાય છે બિમ્બ દેખાય છે એટલે બીબ રેવાનો એ પેલા અહી જેમ કલેક્ટર કલેક્ટર બદલી થાય બીજું કુર્સી ખાલી ના થાય એ કુર્સી તો ખાલી ના થાય દરેક નોકરી બદલાય અને પેલા દાદા જે છે આપડો ક્રમ બહુ સુંદર બહુ વૈજ્ઞાનિક છે આખું જગત આખું જગત વૈજ્ઞાનિક રીતે ઉભું થયેલું છે કોઈ ગોઠવ્યું નથી એની વગર ગોઠવ્યું વૈજ્ઞાનિક રાશિ માંથી વ્યવહાર રાશિ આવે અને વ્યવહાર રાશિ ની મોક્ષે જાય આ જે ક્રમ ચાલ્યા કરે છે તો આ અવ્યવહાર રાશિ છે તે તો કોઈ વખતે બંધ થાય કે ના થાય એ આનંદ આનંદ માંથી ગમે તું હતું સાહેબ આનંદ ઘટતું નથી ને ને થવાની કેવાની જગત છે નથી કોને ના પાડું છું મંત્ર ની અસર જ નથી એમ જે ભણી રહ્યો હોય એને કહું કોઈ પુસ્તક ના વાંચીશું ભણી ના રહ્યો છે એટલે તમારે જવાબ તરફ બધું જ કરવાનું છે કરો છે ને એમાં કશું ખજેડે નહી અને તેમાંથી વાળ પ્રશ્ન પૂછો કઈ જપ એકાગ્ર થાય શાંતિ રહે નહી મંત્ર જપ કરો છો તમને સમજાય એવું વાત કહેવામાં આવે છે બધું જ કરવાનું આપડે એટલે જે હવાલમાં કરતા હોય બપોરે કરતા હોય મનની એકાગ્રતા રહેવા માટે કુસુમભાઈ ખરેખર કુસુમબાઈન ખરેખર કુસુમ બેન તમારું નામ છે માલિક આત્મા છે એના આત્મા આપડે આત્મા છે ને તે આત્મા જ્વા બંધ થઈ ગયું પણ મંત્ર ની મદદ થી આત્મા નહીં જાણી શકાય મંત્ર ની મદદ થી આત્મા જાણી શકાય છે મંત્ર ની મદદ થી આત્મા જાણી શકાય એમ પૂછે ના મંત્ર મદદ મંત્ર બોલે તો છુટી જાય ખરા પણ એવું છે આપણા માં એવા મંત્રો છે કે નાગપક્ષ માંથી પણ છુટી જાય મંત્રો એવા છે નાગે બંધેલા તો બી છૂટી શકે છે નાથ બાંધ કેમ લાગે તેરું થઇ જાયું મન તો લાખું હતું શાંતિ માટે મોક્ષ ને માટે મોક્ષ ને માટે તો મુક્ત પુરુષ નો એની હેલ્પ લેવી પડશે કે ભાઈ તમે જાય કર્યા કરો છો ને તમે છૂટા છો એક દોડી પાક્યા ને પણ હજી ખબર નથી પડતી હજુ ખબર નથી પડતી ને એટલે આ પેલી વખત આવ્યો તેથી તમને એન્વિટેશન આપ્યું બે જ ભેગા થયા હતા મને કેતા તમને ઘેર થઈ ગયા એવું માન્યું દાદા ભગવાન પ્રગટ થયા રજી ભગવાન છે પોતે ભગવાન શબ્દ તો બઉ જોખમ થાય પણ દા એવું થાય ને કે દાદા ભગવાન શબ્દ જે છે ત્યાં દાદા હું નથી પણ આ દાદા અંદર ના છે સમજાતું નથી ગુરુ તત્વ ગુરુ ગુરુ ગુરુ આ ગુરુ હોય છે બાર ગુરુ હશે બાર ના ગુરુ આવશે આપણે જે કહીએ છીએ ગુરુ સિવાય તમને જ્ઞાન ના મળે તત્વ જ્ઞાની જે બધા જે હોય છે ગુરુ કે જેના સિવાય આપણે કહીએ છીએ કે ગુરુ સિવાય જ્ઞાન ના મળે એવા ગુરુ વાત કરે છે એ બધું ના થાય ચિંતન જેવી પૂજા ની વિધિ કોઈ નથી બે ખટપટિયા દૂધ ધુએ હા પાક ધુએ વુએ બોલ દૂધ ઘીઓ બિ લાવે આપણે કા ખટપટી ખટપટપાતી ઇરાદાપૂર્ આગળ માન્યતા ના કરે તો એટલે આપડે પણ એમ ના લાગે છે કેવા ધ આપડે ના ધર મારી આદત હોય બધી એટલે કોઈ વિધિ નઈ પછી ગુરુ તત્વ કયું કઈ કહે ગુરુ તત્વ જે ગુરુ ગીતા ની અંદર આવે છે એ ગુરુ તત્વ શું વસ્તુ છે જે સમજાવી સમજી શકાતું નથી गुरु, गुरु को ગુરુ કોને કહી શકાય કે ગુરુત્વ તત્વ શું ગુરુ તત્વો એ કઈ સમજાયું નથી આધારે ગુરુ લખી શકે તે જ મને સમજાય કયા અપેક્ષા તત્વને માટે તો લખું વિશેષ લખડું હોય ગુરુ લખવું પડે ગુરુ તો હોય ગુરુ એટલે ભારે તત્વ હોય ને ધીરેથી માહિતી બેનું બું ઘર તે પછી તમે શું કરો ઘર નામ મનમાં એવું થાય કે દરેક વખતે ના થાય કોઈક વાર થાય પણ કરું થાય છે એ ગુનો પાણી થશે નામ કહ્યું કુસુમબેન સાર અક્કલ નથી આવું થાય લાગે બઉ બઉ લાગે દેખાવ છે અકલ ની વાત છે ખોટી વાત આપણને કોઈ કે તમે અવાજ છો ન હોય તો પણ તો પછી મનમાં લાગે ને હું કોઈ ખોટું કામ કરતી નથી તો પણ કે તમે આવા છો થવું એ કે છે હું કોઈ ખોટું કામ કરતી ના હોઉં અને છતાં પણ કોઈ એમ કે આ ખોટું કામ કરે છે તો પછી એ નબળાઈ ખરી પણ છતાં લાગે છે એ વાત હકીકત છે નબળી ઉભી ના થાય એનું નમાજ થઈ ગયો કે પછી નબળી ઉભી ને થાય અને નબળી બીજા અવતાર બંધાયબળથી પડે કુસુદેન કહ્યું એટલે આપણે દુઃખ થયું હાથે ધ્યાન થયું કેવું શું કે નહી તો ચીડે ચડે ચીડે ચડે તે રૌદર ધ્યાન કેવાય રૌદર ધ્યાન હા જે તમે તમને કે લોકો એવું કોઈ કહ્યું તેમાં તમારા કર્મ નું ફળ છે શું છે એમને જોતો નથી આપવા શું સમાચાર લઈને આવ્યા અને સમાચાર લઈને પોસ્ટ કાગળ ને આવ્યો આગ કરવીન શું કરે આખું એક જ સમજાવે છે કે આપડા કર્મ ના ભર થી એટલા બધા કાતા નથી આ ભાન નહીં બોલ્યો ના મજો આ દાદા ઘણા જે કે દાદા ની સરોતરી ભાષા સીધી ઉતરી જાય છે ત્યાં આપડે ભેગા ત્યારે ના કર્યું નથી તમને સમજીના આપડા મહાત્મા નઈ જે બધા ને હે કારણ કે હા સાધુ એકલા આટલું આટલું ચપોર્યું નંબર લખી ગયો ના હજુ આજે થોડું સારો નહીં હું કઈ નબરો થયો મારો ધંધો થયો પણ થયા બઉ સારા નથી આવું બોલતો દુલભજી ખેતાની ખેતાની બેઠક ભાવ હતો થઈ ગયો શું બોલે કે હું બોલું તો આગળ મારાબરું લેવા નથી આપડે તો આ ખોટું છે એવું કેવાય પણ એટલું જ સાધુ ઉતર્યા મારી મને લાગણી જોડા એટલે કારણ કે ટાઈમ લખે મેં કહ્યું પછી જેવું મને એમ કહી ભર્યા કે તમારી પાસે દાદાજી ઘણું લીધું પણ મારી પાસે હા મેં પાસ કર્યા અહીંયા અને જો હોદ્દો આપવાનો એમને આપું આ કેજ્ઞાન હોદ્દો કોઈ કરે તો આપવું શું ન એટલે આ કામ કરે છે પછી આ કામ કરે છે ખરેખર કામ કરે છે બધાનો દાદા ઓછે વચ્ચે જુદી જુદી અનુભવ થયેલો છે આપણી પાસે આ શબ્દ જેવું બોલું છું ને એ કર્યા હોય તો મને ભૂલશે વધી જાય હા રાગદેશ નહિ બોલાતા માથે એટલે આપણી દાદા વાણી કડક લાગે છે પણ એવા કરું એ નથી એને કહ્યું જનુન નથી એમાં જનુન નથી જનુન નથી જનુન રાઘદેશ ક્યાં આવે જનુન એ રાઘદેશ ખડા કેટલું બધું કરે તું મારી માં ફરી આવે નહી એવું કરે સહી પણ દાદા એવું થાય છે ને સર્જન નું ઓપરેશન જે હોય છે ને શું કરે પણ ઉદાહ માં લખ્યું છે કે અલ્લાહ થી કોઈ મોટો છે નઈ એ અમે જોયેલા છે શું કયું અને એ અલ્લા ને ગેર પોચ્યા છે અને વેદન પણ એજ કેવા માંગે કે આનાથી કોઈ મોટું પસતા નથી બીજું કોઈ નમાજ ભાઈ એના એની જે નમાજ ની અને એનું ટાઈમિંગ છે એ બે કામ કરી શકે એમ ટાઈમિંગ અને ઉભું રહેવાની ક્રિયા આપે કીધું દાદા મળ્યા કેમધેર ના કયોગ નું ફળ તો મળે બરાબર કરે બઉ ઉત્તમ ભળ બને નાલ ધામ ચકાવાખા બધા કરી એમાં સમજે સમજે નહીં શીર્ષાસન કરતા સર નીચે જાતા ભણ કા એટલે ગુજરાત શરીર શરીર નું લોહી જે છે તે ત્યાં પમ્પિંગ કરે છે આ માથા ઉપર માથા અને અને ઈશ્વરે માથામાં જે ઉપરથી જે છે ત્યાં આની અંદર બધી પાંચ ઇન્દ્રિયો નું બધું એ હોય છે એને પમ્પિંગ થાય છે એટલે એને કિંગ ઓફ યોગ કીધું એટલે કિંગ ઓફ યોગ કેટલા આરોગ્ય નીચકારી છે પાંચ નમાજ ના અધ્યાત્મક સાધનામાં હિતકારી એવા લીધેલા છે તો નમાજ ના છે એ તો છે જ પણ એની પછાડે જે વર્કિંગ કામ છે એટલે એક નમાજ ને એક રકા કરવાની હોય મિનિટ છે મિનિટ માં રાત્રે સાડા અગિયાર નિરામ સાહેબ બારે ઉગાડો ગાડો તો તમે ઉગો ઉઘાડ ઉગાડી ગયો પછી શું બિલકુલ બિલકુલ નાખો નહીં બિલકુલ નહીં તો પછી આમ મનમાં આમ કહો બધા બેસો પછી પછી મનમાં પછી થાય કે કઈ દિમા આવે ના ના ના રાતે કેમ આવે મોડી રાતે ખબર આપે શું છે મતલબ એ કે ઓ તો ભગવાનને તો કોઈ મોકો જ આ ખidmat કરેગા અફસર કરેગા ભગવાનને તો ખીમત કરવાનો કોઈ મોકો આપ્યો કે છે ત્યારે ઘર પર આવે છે ગરમા આવે છે અરે તે વખત કો કે ધોઈ ધોઈ જા આપ્યો કઈ કે ના અત્યાર સુધી કરી કરી ને તો હા હા તું જમી લે હા હા તને દિવ્યનું થાય ને હા ચા બાદ ક્યાં હોયગા હું તો પછી મારા ઘરમાંથી દાદાભાઈ હું બહાર લઈ જાઉં ને આપડા હિન્દુ ભગવાન ચાલતા નથી રાજી કેમ રીતે રહેશે એટલે આ પહેરવાની જરૂર છે મન માં એવો અભાવ ન થવો જોઈએ કેવું કેવું એ તો મેં પહેલા કહ્યું પણ થાય મારે બહાર જવું પડે થાય એટલા માટે મારે બહાર બહાર લઈ જવા પડે એમને તો પછી શું વાંધો છે નહી તો દિલ માં જો જગા ના હોય તો મેલ માં જગા ના હોય દિલ જો જગા ના હોય તો મેલ જેવો મેલ હોય તેમાં જગા ના હોય અને આ દિલ માં જગા છે એટલે વ્યવસ્થા થઈ જાય સામનો કરવો પડે સહન કરવો બે વાત જેને ડાકું જેવું દેખાય છોકરો ગુસ્સે થઈ ગયો ડાકુ આવ્યો હોય એવું આવો વખત ક્યાં બોલવાનો છે શરીર ની પરવચન ના કરો હિ પરિવાર કર્યો રાજી તમે પ્રેક્ટિકલ તો ખરા ને પેલા બહાર લઈ જાઓ છો તો એ પછી ફરવું પડે ને એટલે બહાર લઈ જવાનું કરંટ તો આપણે એ કે છે કે આ પ્રમાણે આ પ્રસાદ લેવી એના કરતા અમારી જે કરંટ મળે છે તે કરંટ લો એ તો લીધું પાસ થઈ ગયા પાસ હવે પેલા ખરા વિચારતા નથી અમે ખાડા પણ ખરા વિચાર નહીં હતા એટલે બીજો બીજો હાલ અમે આગળ જેના આધારે અલ્લા ને બે તકે ગોજમૃતી ભાતને લેલી સુતા પડ્યા છે અંદાને મારા એ ગોય સમજીવા એ જો ભાત ઉહી જાય એકસર ખાલી ડરી ગયો ગોય જો ને ખાતમે આ બેટા વધારવા દીક જ્યાં જો ચાની ગોરો કે જીવન પધાર લે લેને મને તો ઠીક આયા આયા આયા રાહુ રસ્તો એવો સરળ છે કે મારે બે સા કલાક જોયું છે ને આખું કામ થયા છે આખું કામે થઈ ગયા એક જ માત્ર ભૂખ્યો માણસ એવી રીતે સાચી વસ્તુ મળી જ નઈ આ કેટલાય જે બધું હિરેટ્યુ જ બધું ગીરેટું ગીરેટું કાપડ કરી ગયો કરવાના છે તેમવત આપવાના કામે આપી દેરાસન તો વહીવટ પણ એમના હાથમાં રહે એટલે તે થઈ જાય મને આવું કરવા નહીં કહેવાય ભગવાન ભગવાન હોય ભાવે બતા રૂપે માંડ कल आपे बात करेम नो नसिक भाई तेरे तो कोध राखता हमें तो कोध राखता हों मैंने कहू मैं आपने कहू के बने तेरे जगृति रहे नोन नही नोन एक नोत राख थी हो जाए प्रसंग बनेलो <laughs> सा अरे <गण्ण> मैं भाई एकदम से पेलू एकदम उड़ी गए उड़ी गए कदा एक बुड़ी, बुड़ी।, बुड़ी।, बुड़ी।, बुड़ी।, बुड़ी। <laughs> आए, आए, आए, चावी मरी गई तरह चु क्या बोली स्वागत હું શું કઉ છું તો ત્યાગ રેકો આપડે અમારી મારા બાર નહીં કરતા આ સભ્ય સમાજ ના લોક મારા બાર ની કરતા નહીં શબ્દ આપે છે તે થઈ જાય આપડે રવિન્દ્ર પછી આવે પછી હિંસા રહી હતી મારા મારી નહી કરતા શબ્દ બઉ શબ્દ સાત ગાલ શબ્દ જોખમ નથી બૌ ને